તમારે સિગરેટ ખરું નઈ શિક રાખ પણ મનુષ્ય નો સ્વભાવ એવો શું થાય આ પધાર અત્યારે લાગે છે ને આ પધર છે ગહન કોયડો થઈ ગયો મારે જવું છે જોબ પર જવું છે નોકરી કરવા જવું છે હું જાઉં રાણી નોકરી કરો નોકરી કરવા ચાર વાગ્યા ની ટાઈમ નોકરી કરાદા ભાઈ રાણી નોકરી કરો ને ને મેં કીધું એવું નથી કંપની માં ફેક્ટરી માં નોકરી કરું છું દાદા પગલર ને બાર મહિને બાર હજાર બાર મહિને બાર હજાર બાર મહિને બાર હજાર બરોબર એમ કહી છે ને કીધું ને કીધું એના કરતા એક પેદા હજાર કયા બાર હજાર નો આંકડો મોટો કેવાનો જરાય ને વધારે પડે ચાલ હારું કમાય હારી બીજા વધારે જોઈતા નથી આવે બીજા નહી જોઈતા એમને જોડી નથી બનાવી દાદા બે બળદ ની જોડી એમને નથી બનાવી નામ હવે જ ને શ્રીમદ રાજચંદ્ર આવી ગયેલા છે ત્યાં આપણે ઘેર આવી ગઈ હશે બધા પછી હશે ના પેલે થી ચાર જ ફૂટ વારા પ્રમાણે વારા પ્રમાણે વારા પછી એડ કરવાનો આખો જગત જગત પ્રશોભત ગુતેય પ્રશ્ન ઉભો ન થાય એન અમukti મય વરન નકિતે પ્રશ્ન ઉભો ન થાય બસ આઈ તો સોલ્યુશન થઈ જાય એ નામ શું છે કેને એક સચ સમારન નકિતે ભગવાન મદદ કરે છે ભગવાન મદદ કરતા હોય તો રોજ મદદ ના કરે ઉભા શું થવા દે ગુચવાડ માં પછી અમુક મદદ કરવા ગોચવાડ માં નાખે છે આપડે રસ્તા જતા ભૂલા પાડ્યા એમાં ભગવાન ભૂલા પાડ્યા ભગવાન માથા મલ્યા સંસાર ચલાવવાનું હું કોણ છું બધું જાણ્યા પછી સંસાર ચલાવવાનું એ આવે તો લોક આપણેશભાઈ ખરેખર શિરિષભાઈ છો ખરેખર શિરીષભાઈ છો ખરેખર ખરેખર શું છું જાણું પડશે હું કોણ છું જાણ્યા વગર બધું કરીએ કોના નામ પર કહીએ છીએ આ બધું કરીએ બધું મહેનત કરીયે બંગલા પહોંચીએ બધું કોના નામ પર એટલે નક્કી કરવું પડે હું કોણ છું તમે સિરીઝ થાય તો નક્કી તો નથી હા તો બસ એજ જાણે તમે બેબી ના ફાધર છે બાઈ ના ધણી થયા છો તે સિરીઝભાઈ છે ને બાપ ફાધર બીજી વાંગ બિલીફ કેટલી વાંગ બિલીફ બેઠી છે કાકો છે બધું કઈ પ્રશ્ન પૂછો બધા એકાદ બે પ્રશ્ન પૂછશો ખુલાસ વાલી છે ભાઈ પછી હું કોણ છું જાણવાનું ભલે તો નિવેડો આવે નહીડો જ આવે નહી ઘટ તો ફસાણ બધી ઓછી કરે એ ભૂત એનું એજ ઓછી કરે ને આ તમે અધ્યાત્મ પુસ્તકો માયા ઓછી થાય પછી પુસ્તક મૂકી દો પછી માયા વર્ગી પડે શું એને ઓછી કરે ફાયદો ને માયા હોવી જ ના જોઈએ માયા વાળા તો પોતે મુધેલો માણસ બીજા નું શું જવાબદારી સાચવી એ માયા ઓછી ત્યારે મુજબ માંડા હોય તે બધાની જવાબદારી માયા એટલે બીજું કોઈ ચીજ નથી માયા નામ નું જાનવર કોઈ નથી માયા શીરીષ કોણ છું એ જાણતો નથી એ જ માયા અને માયા થી તમે કોકા માયા માયા માયા તારી પછી એ જ અજ્ઞાનતા એ જતી એટલે માયા કહે કોણ અત્યારે મારી હાજરીમાં પણ કાયમ ના માટે જશે તો બરોબર કાયમ ના માટે કાયમ ના માટે કાઢવી છે તમારે કાઢવી કેવી રીતે એમ પૂછે છે કાઢવી છે કઈ રીતે ઘણા વર્ષની જોડે હોય ઘરેણા જેવું થઈ પડ્યું ભાઈ ઘરે કામ કર્યું કઢાઈ ઘરે એટલે એ મુશ્કેલી જગત કોઈ બનાવેલું હોય છે કે કોઈ અમેરિકા ને બનાવેલું લાગે છે કે રુષિયા ને બનાવેલું ખબર નઈ ભગવાને બેન કે છે ભગવાને બનાવ્યું છે કઈ સાલ માં બનાવ્યું હા પણ બનાવ્યું ખરું ને ચાલ ના થાય બનાવ્યું એટલે એન્ડ આવે એવું લાગે છે એનો એન્ડ ના આવે બિગિનિંગ થયું નથી એટલે બનાવનાર કોઈ છે નહીં અનાથી અનંત છે જગત એટલે ભગવાન ને એમ કેવું એવા એક આરોપ માત્ર છે તો બાળકો ને સમજાવવા માટે એક જાત ભાઈને માટે બાળકોને સમજાવવાનું ખ્યાલ છે વાસ્તિકતા નથી વાસ્તવિક વિજ્ઞાન અને ભગવાન જો બનાવ્યું એમ કહીએ ને તો લોજિક વાળા શું કે ભગવાન કોને બનાવ્યું એમ કહીને આપડે તો મુશ્કેલ મૂકી દે છે લોજિક કહે છે ભગવાન કોને બનાવ્યું હવે એ બધું મૂકી દે ભગવાન નથી વ્યુ પોઈન્ટ છે મુસ્લિમ વ્યુ પોઈન્ટ નોટ બાય ફેક્ટ વાસ્તિક માં એવું નથી કરેક્ટ આ ક્રિએટર હોત નઈ તો કુભાર જ કે વાત એવું ભગવાન તો ભગવાન જ છે આકાશ છે ખાલી એમ થયું કાપ તારી બધી અરજી ઓસ પ્રોપર્ટી ઓફિસ ખરેખર એડ્રેસ લેસ ગોડ ઇઝ ઇન એવરી ક્રિએટર વેધર વિઝીબલ ઓર ઇનવિઝિબલ નાના ક્રિયાચર થી ભરેલો જગત છે તેની મેં ભગવાન પોતે રહેલા છે અને ક્રિયાચર પ્રકાશ આપે છે જીવ માત્ર કઈ પણ પોતે કરતા નથી કરે એ ભગવાન ના કેવાય આપણા લોકો આપણા હિન્દુસ્તાન ના બા ભગવાન હે ઈસમે ભગવાન ખોટું ગપ્પા ઠોકાન હોય તો લાકડા છે ભગવાન બાળક મળ્યા એવું કઈ જીવ ને દુખ ના થાય ત્રાસ ના થાય એટલું જ ઉતાર્યા છે ભાઈ બધું કશું વાપરી શકાય લાકડા બળે બધું કરી શકાય બધું ને જીવ જંતુ રે છે ને અંદર બાર ઉપર ચડેલું હોય તો આપડે કઈ નાખવી બાકી એમાં જીવ હોતા નથી એમાં જીવ જીવ માં છે ક્રિએચર એટલે કુદરત ની બનાવટ હોય તેની રહે અને જીવ હોય ત્યાં આગળ જોવાનું છું કે એના લાગણીઓ હોય મઠ કે મગ હોય ને તો આમ દેખાય નિર્જીવ જેવા દેખાય છે પણ જો પાણી ની પહારી બંધ હતો લાગણીઓ ભી થાય ને એને મેળવું અને બીજી બધી નિર્જીવ વસ્તુમાં એવું ના થાય લાગણીઓ ના પણ ફર તો વધી પડે છે કે રાજી ખુશી બજાવ છે રાજી ખુશી ના બજાવ થાય નવું શું કર્યું ફરજ એટલે ફરજીયાત છે શું છે આ બધી ડ્યુટી છે ને ફરજીયાત છે માણસ ને એનાથી બોલાય નઈ મેં આમ કર્યું કર્યું બોલાય શું કે આપડા લોકો ઘા ઘા કરે છે મેં આમ કર્યું ને તમે આમ કર્યું આમ હેલ્પ કરીને ફરજીયાત ફરજીયાત છે जयंती है आप लाकड़ा अंदर लाकड़ा जीव जंतु बाजेलाये खेरी जयंती भाई अमुक લાકડા બાળવા શંકા શંકા કરવા જેવી છે બાળ્યા કરો ને તો બહાર જો ચોટેલા હોય તો ખાઈ નાખો બીજી શંકા ખોટી કરો નહીં તો કોક વખત એવું બને અને તે બનતું નથી લાકડું ને શંકા ના રાખો લાકડા બી માનું છું હું જેટલું માનું છું એટલું ભગવાન નું જેટલું હા એટલે હું હું વધારે પડતો માનું છું ભગવાન અને ભગવાન મને કરતા નથી અનુરાય ભાઈ ભગવાન છે ના બે નો ખુલાસો એવો છે હું આમ કરી દાદા ભગવાન હું પોતે ભગવાન થયો નથી તમે આચાર્ય રજનીશ નામ સાંભળ્યું હશે મને એના પર બહુ જ ભાવના હતી આચાર્ય રજનીશ ભગવાન કે છે એ અનુયાયીઓ કે આ નહીં કેતા અનુયાયીઓ આ અનુયાયીઓ ભગવાન ને જ ભગવાન કેતા નથી આત્મા નો ભગવાન ને આત્મા ને ભગવાન ને ભગવાન કે વ્યક્ત થાય ને જ્યોતિ સ્વરૂપ થઈ જાય એટલે ભગવાન છે એવું જ્યોતિ સ્વરૂપ મય થઈ ગયું એટલે પછી મેં જ ભગવાન થયા કારણ ચાર ડિગ્રી ખૂટે છે ભગવાન ત્રણસો સાઠ ડિગ્રી ત્રણસો છપ્પન ડિગ્રી છે હું તો જ્ઞાની પુરુષ છું અને વર્લ્ડ ની ઓબ્ઝર્વેટરી સાંભળેલું ને જયારે મને પૂછો ત્યારે હું ખુલાસો કરું ત્યારે તમને સમજાય અને ભગવાન અસ્તિત્વમાં તો હું ખાસ માનું છું ભગવાન તો આખો દાડો દાદા ભગવાન હું જ માનું છું અને તમારે ભગવાન મન દેખાય છે લોકો એમ કે છે ભગવાન લોકો એમ કે છે કે ભગવાન એ ફક્ત ભાવના જ છે લોકોને બતાવવામાં આવેલો ડર સાચી વાત હોય તો ભગવાન એમ એવું કહેવામાં છે કે આ ભગવાન એ લોકો ને બતાવવામાં આવેલો ડર છે ભય છે ના એવું છે કયો क्या भगवान बना के भू लोग दर्शन थी जाए तो कल्याण थी जाए पी उपाधि शांति अशांति रहे पी पतिदेव ना खराब हाथ आदत ખરાબ કર્યા ભાવમાં ભોગવવું પડે અને શા માટે જ્ઞાન એટલે શું તમે જ્ઞાન આપો છો એટલે શું શરણવિધિ શા માટે કરાવો છો પતિદેવ દેવની ખરાબ આદત સુધારવા માટે તો પેલું આપડે સુધરવું પડેલા જોઈએ બેઠો છું આવે છે બધા ખરાબ આદત ધીમે ધીમે ઓછી થતી જાય એટલે તમે સુધરી તમારી ખરાબ આદત એમને લાગતી છે એમને ગમતું નથી ખરાબ આદત પસંદ ના પણ હોય પીવી પડતી હોય મને એવું તો કઈ દેખાતું નથી ના ખબર પડે તમને પસંદ છે પીવો છો કે પસંદ નથી પીવો છો પસંદ નથી તો પીવી પડે તેનું આયુષ ઓછું થઈ જાય એનો કોઈ ઉપાય હા એનો આયુષ ખરાબ જવાનો હોય થોડા વખત એનો કોઈ ઉપાય નહી આદત જતી રહેલો કોઈ ઉપાય નહીં ઉપાય તો કશાય ઉપાય છે એ બધી વાળી જગ્યા વસ્તુઓ છે ને એ બધી આદત માટે એમાં પેલે થી થી રહેશે નહી એવું હોવું જોઈએ પણ હવે એને અહંકાર કરીને છોડવું છોડી શકાય પણ અહંકાર રહેલો નહી છોડવાનો અહંકાર જે રહીએ તે અહંકાર જ ના હોય પછી કાર્યથી થું પડે જ્ઞાન થયા પછી એટલે જ્ઞાન માં તો આવું વધતું જ હોય હવે તેને લોકો આયુષ વધારે પાછા અમે આયુષ ના વધારે આટલા બધા બે આ તો નહિ પણ હજાર માણસ બેઠો હોય અને કે છે દાદા તમે વિડીયો શું જઈને પીઓ છો તો કે છે તમે કીડી પીવી એ નબળી છે એવું જાણું કારણ ઉપરા ઉપરા ઉપરાયું લીધું જે ઉપરાયું ના લે તો એને મેં આયુષ ખરી પડે છે શું છતાંય મારું વેડી જતી નથી કારણ કે લોબુ મા પછી એક દાદો મેં કહ્યું ફી એમને આપી દીધી મારી ફી રેવા નથી મારે તો તમે બધા જીવો અને લોકોનું કલ્યાણ થાય એટલા માટે અમારે આશીર્વાદ હોય છે પછી છતાં એક સમજી ગયો પણ પછી ડાક્ટર એવું બોલાવા મળ્યા ના હાલ પડશે પણ હા હું માગું તે હાલવું જ પડશે એટલે મેં કહ્યું આ પડશે પડશે કેમ કે છે શું કાળ છે આપડે હાલવા ખુશી છે એટલે પછી મેં કહ્યું જે માગો એ આપીશું જે માગો એટલે હું મેં કથરત જ કહ્યું કે તમે જામનગર ના નાગર હતા જુનાગઢ ના જુનાગઢ નાગર હતા જગત ઉપર ઉપકાર કરો છીગરેટ લઈ લીધી ત્યારથી ગઈ તે પછી પછી પછી યાદ જ નહીં કારણ કે અમે તો અમે તો ક્ષત્રિય લોકો પટેલ ક્ષત્રિય એટલે પ્રોમિસ કર્યું એટલે પછી પ્રોમેશ કરી દીધું એટલે દરેક કશું આપી દીધું પ્રોમિસ કોઈ માગે એવું માગતો નથી સંજોગ બાંધ્યો નતો એવો અગર તો અગર તો મારી ઉપર આજ્ઞા કરે તો બંધ થઈ જાય તો આજ્ઞા કરનારું કોઈ ઉપરી છે નહી મેન્સીપ હતી તો ભૂલા તો કર્યો કહ્યું પછી ઉકા ને કહ્યું બીડી ને કહ્યું તારે તું કહીને જજે ભાઈ ગુલાક કહી ડાક્ટર આવી રીતે માગી લીધું બે લફરાફરુ રહ્યું સમાધિ ગઈ નથી દાદા આ લોકો પણ એવું કેસે આ લોકો પણ એવું કેસે કે એની મેચે ખરી પડશે તારે જશે શું કે છે આ લોકો પણ સિગરેટ પીના ગમતો હોય એ કાયમ જ ના ગમતી એ બીડી હોય ના ગમતા પણ પરેશાની ના કરી અપમાન કરે કેવા ના સિગરેટ પીઓ છો મારી નબળી છે એક્સેપ્ટ કરી દે ત્યાં કબૂલ કરે પણ એવા સંજોગ માં એ તો ભાઈ પોબૂલ કરે પણ બહાર પોચાતા હોય ને તો આબરું જાય તો ના કરે કચકચ કરતી હોય ને तो धरी पाजा ही ने के, ने ने अरे तू गाड़ू कागर रेज नहीं।, नहीं।, नहीं छोड़ू ज्यादी गई जम से त्यादी मेटनेस कर થોડું નહીં થાય તે કરી લેજો હા થાય ને કઈ લેજે આ બધા બધા આચાર્ય હોય છે મોટા બધા આચાર્ય છે ને આપડો મોટા બધા છે છતાં પણ એમના પોતાના મનમાં થાય કે ગુસ્સે વધારે પડતો થઈ ગયા આવું થવું જોઈએ એવું પોતે પોતાનું જ્ઞાન છતાં થોડી વાર પછી કલાક પછી કોઈ માણસ આવ્યો અને કે બાબજી આવું ગુસ્સે થવા તું છે તમે જાણતા નથી છે એવું ઉપર આપણે ખોરાક જમાડે ક્રોધ માલ માં જીવતા રહ્યા છે ખોરાક શી રીતે આપે અને હે કર્યું છે ખરું કરાવડાવે શે કહ્યું એ આબુદા જાય એટલા માટે હું આબ્રુદાના કડકાદ કરે આ બધાના કડકા આ બધાના કડકા હોય તો કપડા પહેરવા પડતો છે અહંકાર તમે કોણ છો એવું બરોબર ભાન થાય એટલે જતો અહંકાર એટલે શું તમે કશું જ કરતા નહી છતાંય તમે એમ કહો છો આ ન્યાય કર્યું એનું નામ અહંકાર મેં કરું છે હું શું કરું કે છે ત્યાં કઢી કઉ છું પાસે હું શું કરું બોલો સારો પ્રશ્ન છે જ્ઞાન બીજું કશું આપતા નથી તમે શું છો શું નામ બેન તારું ભારતી ભારતી છું ભારતી થવાનો પ્રયત્ન કરી રહી છું ના ના ભારતી થઈ શું કારણ છે ભારત જ બધું છે ભારત મુજાવી જોઈએ આ ભારતીય તો તારું નામ પાડ્યું કોઈ પોડ્યું છે આમ શા માટે હોય ત્યાં જુદું ઓળખાય ને નહીં તો જડે જ નઈ ને ડિઝાઇન એક જ હોય તો પોતાની લાઈટ જડે જ નઈ ડિઝાઇન બધી જુદી હોય શું જો ભગવાન બનાવ્યું હોત તો એક જ ભગવાન બનાવ્યું નથી કોઈ પણ પ્રકાર નો મેકર છે જ નહીં ફક્ત આ તમે બધા સાંભળો છો એટ ટાઈમ મારી વાત તમે સાંભળો છો કે એટ ટાઈમ બધા સાંભળી રહ્યા છો શું બીજું બધું તમારું જુદું છે એક જ છે આઈમ તો તેનો એક જ છે પણ સ્પેસ જુદી છે જ્ઞાન એટલે ભાર તું ખરેખર કોણ છું ભારતી અને તે જબરજસ્તી નહિ જેને ઈચ્છા હોય ઈચ્છા હોય જેને જરૂર હોય ના જરૂર હોય તે કાન મારા છે આ બધું મારું મારું કરે છે માઇન્ડ મારું છે કે માઇન્ડ હું છું એવું કે છે મારું છે નહીં માઇન્ડ નો માલિક છે પછી બુદ્ધિ મારી છે કે બુદ્ધિ હું છું એમ કે છે મારો કે છે એ વસ્તુ છે આપડે સમજુ ને તમે પ્રાણાયામ માં માનો છો એ તમે પ્રાણાયામ માં માનો છો મન ઉપર કાબુ રાખવાનું મન ઉપર કાબુ રાખવા માનો છો ખુશી થી માનવા મન ઉપર તો કાબુ હોવો જ જોઈએ મારું મન તો નિરંતર કાબુ નથી એમ એવું છે જ્ઞાન મળે તો અઘરો નથી જ્ઞાન ના મળે તો અઘરો જ જ્ઞાન ક્યારે મળે જ્ઞાન ક્યારે મળે જ્યાં તો આપડે કઈ હિસાબ જાગે તારે હિન્દુસ્તાન ભારતીય છે એને અમેરિકન કેવી રીતે આપો છો આપો છો કેવી રીતે આપો છો તમેટિક રીત રીત ના મેથમેટિક ભણેલી કઈ તેમાં રીત હોય કઈ રીતે આ દાખલો થાય એટલે બધા ની અલગ અલગ રીતે મળે છે બધા મનુષ્ય જુદી જુદી રીતે આપો છો જ્ઞાન બધા આપો છો બાંધોડ આ વાતો કઈ એના એમાં ઉમર ની કઈ બાંધછોડ ખરી ઉમર ની કઈ બાંધછોડ ખરી ઉમર ની ના ઉમર સિત્તેર નો હોય હજી હોય અને વીસ વર્ષ ના વીસ બુદ્ધિ જે કઈ હોય જે છે કે જ્ઞાને તેને વીસ પચીસ હોવી જોઈએ બુદ્ધિ ખીલે છે બુદ્ધિ ખીલેલી હોવી જોઈએ એમ કે લોકો કે બધા બધા મનુષ્યો માં બુદ્ધિ તો ભગવાને સરખી જ આપી છે કોઈ ખીલી શકે છે ને કોઈ ને ચાન્સ નથી મળતો ખીલવવાનો એવું કહેવામાં આવે છે કે બધા માં ભગવાને બુદ્ધિ તો સરખી જ આપેલી છે પણ કોક ને બુદ્ધિ ખીલવાનો છે ચાન્સ મળે છે સંસાર કેવી રીતે થયો હશે તો કે ભગવાન બુદ્ધિ ના હોય તો આ બધો સંસાર કેવી રીતે ઉભો થયો ભગવાન બુદ્ધિ નથી બુદ્ધિ આવે બુદ્ધિ થવા ના હોય બઉ બુદ્ધિ વધી જાય ને એટલે બુદ્ધું થઈને આ બુદ્ધિ તો અનલિમિટેડ છે અમુક લિમિટે ભગવાન માં બુદ્ધિ ના ભાઈ છોટો મારા છોટો નહી એક સાઠ પર્સન્ટ બુદ્ધિ નથી તો ભગવાન માં ક્યાંથી ભાઈ વ્યાખ્યા શું આપો છો ની બુદ્ધિ ની વ્યાખ્યા શું આપો છો હા એટલી ધીમે ધીમે ઘણી ફેરે છે પેલા માજી નતા કેતા કે બહુ ચિંતા થાય લેણા પડી છે આપ લોકો ઘર વાગી ગયા એટલે એ પૂછે છે કે બુદ્ધિ ની વ્યાખ્યા બુદ્ધિ ની વ્યાખ્યા શું બુદ્ધિ ની વ્યાખ્યા પૂછે છે પછી તું આવતી ચાલ હું આવતા તું ત્યારે જવાબ આપીશ ને ભૂલી જઈશ બુદ્ધિ એટલે શું ઇનડિરેક્ટ પ્રકાશ ઇન પ્રકાશ અને જ્ઞાન એટલે ડિરેક્ટ પ્રકાશ ઇનડિરેક્ટ પ્રકાશ એટલે શું સૂર્ય નો પ્રકાશ એ અરીસા અને અરીસા નો પ્રકાશ રસોડા લઈએ રસોડા માણસો આત્મા નો પ્રકાશ ઇગ્વજમ ઉપર પડે છે અને ઇગ્વઇજમ ના થ્રુ જે આ પાસ ઉપડે છે પ્રકાશ એ બુદ્ધિ છે શું અને બુદ્ધિ લિમિટેશન વાળી ભાઈ અમને છે બુદ્ધિ બિલકુલ ના ભાઈ કારણ કે આત્માના પ્રકાશ નું કોઈ લિમિટેશન હોતું જ નથી બુદ્ધિ માં કેવી રીતે બુદ્ધિ માં કેમ આવ્યું લિમિટેશન જે લઈને અને ઇગોઝમે કોઈ દાડો કોઈ પણ વસ્તુ ખાધી નથી કોઈ પણ વસ્તુ પીધી નથી કોઈ પણ વસ્તુ ભોગવી નથી એમ નોઝમ નિરંતર નિરાહારી નથી ભોગવી જતા મેંકારસ્ટ પડી જાય એક મહારાજ હતા તે સામાજિકા બેઠ હતા પૂછ્યું છે એના પછી મહારાજે પૂછ્યું કેમ સાહેબ ચાર બોલો પડ્યું બે જ કર્યા એટલે રેસકોર્સ માં પડેલું જાનાવા જે રેસકોર્સ માં પડે